આકડા થઈ ગયેલી થઈ ગયેલી મોડું દેખાય અને પેલી આકડા મોડું બગડેલું દેખાય હવા સુધી હવા સુધી મોડું બગડેલું થાય જણ ઉતરી ઉતરી ગયેલું હોય ને ઉતરી ગયેલું બસ દેખાય અર્થ સમજ્યા પછી બોલવામાં આનંદ આવે છે અર્થ સમજ્યા પછી બોલવામાં આનંદ આવે છે અર્થ સમજવું એટલે અર્થ નો પરમાર્થ સમજતો પરમ અર્થ અર્થ જે છે તમે જાણો છો એ પણ અર્થ છે પણ એનો પરમ અર્થ છું તો ક્લાની પુરુષ બતાવે છે પરમાર્થ નોર્થ ના હોય પરમાર્થ એટલે અર્થ ની અનુભૂતિ છેલ્લામાં છેલ્લી અનુભૂતિ આત્મા પરમાર્થ સ્વરૂપ છે કે नव कलम चेष्टा हो में हो गई चेष्टा चेष्टा है हो नहीं करता पलकार अमारे। ना કાયા થી જે થાય એ ચેસ્ટ કેવાય કાયા થી જે થાય એ ચેસ્ટી મન થી બધી ચેસ્ટાઓ મનની ચેષ્ટા હોય તો મારે मन चेष्टा हो मन चेष्टा बंदा बन बगव गुणो प्राप्त करें ते भगवान कहवा भगवत गुणो क्या भगवत गुणो લોક ભગવાન કે માણસ હોય લોકો ભગવાન ગુણો એટલે મમતા ના હોય અહંકાર હોય પણ થોડો શું બગી કજું હોય ને કચરો ના હોય ભગવત ભગવત જેમ ભાગ્યવત કેરાય છે ને ભાગ્યવાન ભાગ્યવત્યવત એ ભાગ્યવાન કેવાય એવું આ ભગવત એ ભગવાન કેરાય ભગ એટલે અમુક ગુણો હોય છે તો મૃદુ માધવતા સરળતા સૌ એ ગુણો ગુણ થાય એટલે ભગવાન કેરાય તમાક રાત વિતરાગ ની છે વિતરાગ ની વાત મોટ નું છે સો ટકા સાચી છે એમ કહ્યું લોકો ગાળો દીધી લોકો ને મત માં પડેલા લોકો ને તો હાદડા હોય મતાંત હોય શું હોય એટલે પુરુષ કહીએ તો એ માદા ની નઈ કાલે ભાઈ વાળ માં જીવડામાં જીવ કહો તો મારવાનું બંધ થાય બધા માં જીવ કહો પછી મારવાનું અત્યારથી વિવેક આ હદ્રાકા રાજીપો કૃપા ગુપ્ત હોય રાજીપો ખુલ્લો દેખાય રાજીપો ખુલ્લો દેખાય કૃપા ગુપ્ત હોય કે રાજીવર આપેપા મો આ મહાત્મા બધા એવું કરતા આવડે પ્રાપ્તિ કરવાની જગતી નથી આવે તો એટલે રાજી કરી રાજી કે આપણે જે કામ થઈ જવું જોઈએ આપડે કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય અને રાજીપો કેવી રીતે પ્રાપ્ત થાય આ રાજીવો તમારા દેવા કરો છો રાજીપો પ્રાપ્ત થાય કૃપા તો તમારે એકદમ આગળ વધી જાઓ શું અને તમારે મારી દખલ ના કરવી પડે પછી કૃપા ઉતર્યું આનંદ થાય કૃપા ઉતરી એક છોકરો સાથે બાપ ને તાર હોય તો એક છોકરો બાપના કયા પ્રમાણે ખુબ કમાય બાપ ને ઉતરે અને એક છોકરો ના કમાય પણ રાજી રાખતો હોય તો એનું કામ નહીં રાજી રાખે તો તમારા હાથમાં સર્વસ્વ મૂક્યું છે તમારી વારે વાર્તું કરતા રાજીપાનો એને સંસાર ફળે એને પેલો બે હાથે સંસાર ની અડચણ કરતી જાય કૃપા નું તે મગ પડે એટલું જ મળે રાજી વધારે રાજીસાર ની ગલી પછી આવડવું જોઈએ પેલી ગલી બધી સમજી જાય સીધી જોઈએ વ્યવહારિકતા સીધી એટલે કેવીક પૂર્વક તેરી ગલી પછી ચાલે છે એ બધા જ છે બધા राजी छे के दे हचता दशा चरण नमस्कार करवा હા દેહ માં અમે રહેતા નથી એ માર્ગ માં એ તો વખતે આપડે શું કેટલું નથી એવી રીતે પોતાની જાતને ચિંતન કરવું એને પેલું એ કઈ શબ્દ ભૂલી ગયો પે શબ્દ ભૂલી ગયો વખતે દેહાતી દસ્યા હોય એક શુક્લ હોય નઈ જ્યાં સુધી જ્યાં સુધી તમે આત્મા ન તારો ત્યાં સુધી શુક્લ ના હોય કબીક માર્ગ માં આત્મા ત્યારે દર્શન આત્મા થાય ના હોય અને પૃથજ્ઞતા ના હોય એટલે શુક્લ જાણ પણ થાય પણ એમના ધ્યાન માં જ હોય હું શુદ્ધાર્થમાં છું હું જેઠા ભી છે ધ્યાનમાં ના હોય પણ શુદ્ધાર્થ ધ્યાનમાં હોય એ ધ્યાન કર્યું શુકલ ધ્યાન એ તમારા લક્ષ નો હોય જેમ સવારે નવ વાગે દુકાનો ભરાય છે અને મહરત છે તે તમે રાતે જાવ તો ધ્યાન માં હોય ને હવે કે જ ધ્યાન હવે એ ધ્યાન જયારે ધ્યાતા ધ્યેય ને ધ્યાન એકતા થાય ત્યારે એનું એનો આનંદ ઉત્પન્ન થાય એ તો ધ્યાન તો કેવાયજ પણ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એકતા થાય એકત્ર આ તમે દાદા ભગવાન અસિંદ્ય જય બોલો એ ઘરે તમે ધ્યાતા કેવા દાદા ભગવાન એ ધ્યેય કેવાય દાદા ભગવાન સિદ્ધ જે કાય એટલે નવ જે છે તે કીર્તન ભક્તિ કેવાય દાદા ભગવાન તે ધ્યેય કેવાય આપણું તે ધ્યા અને ધ્યેય એક થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય એનો આનંદ થાય આ મોટા મોટું ધ્યાન છે દાદા ભગવાન સિંધજી કરે તેનું કાયોસર્ગ કે કાયોસર્ગ કાવસક ત્યાં તે દેહાતી કાયોસર્ગ આ નિરંતર કાયોસર્ગ વાણી ના માલિક ના હોય દેહ ના માલિક નો હોય મન ના માલિક નો હોય વાણી માલકી કરી વાણી આ પહેલી વખત હિન્દુસ્તાન માંની ખસી શિવશંકર ભગવાન માલકી બની વાણી હતી લોકો સમજ્યા નહિ લોકો શું સમજ્યા લોકો સમજ નહી એટલે આરોપ આપ્યો કે સોલ્યા ફોડ પૂછે નહીં દેશના દેશના નો અર્થ એ માલકી વાણી દેશના નો मलकी गनीदेशल की मगर वारी देश न मलिकी वाणी सह निके बस मलकी वही तीर्थंकर भगवान ने देश न कहवा અને આ પણ દેશ અને પેલા ગુંઠાણામાં જે ઉપદેશ આપે તે આદેશ કેવાય શું કેવાય આદેશ જેટલું બોલે એ બધું જોખમ ઉપદેશ વાળા નું જોખમ કરવું પણ જેટલા કચાય હોય ને એટલા કચાયું ના કરે તો જ એ જોખમ કચાયો હોય અમુક કચાય એકલા લેટકો કરવાના ચાર સંચાલન કચાયો કરવાના બાકી બીજા બધા કચાયો હોય ને ઉપદેશ અપાય નરક ગતિ થાય આદેશ તો તમે ને મિત્ર તો કુટાણ હતા બધા સાધુમાર્ આપે છે ને એ બધા આદેશ કેવાય સંદેશ સંદેશ ને સંદેશો તો સંદેશો સંદેશ ને એટલે સંદેશો અમારું કઈ જે છે તારીખ સત્યાવીસ દસ ત્યાંથી મહાત્મા શ્રી ડોક્ટર કેવી પટેલ ને ત્યાં ખંભાત સવારે પછી વધ સાચું અંદર ખબર આપે ને અંદર ભરે અંદર હોય એ કોઈને છોડે ની અંતર ઘર માં આવે ત્યાર પછી બંધપોર્ટ ઇન્ડિયા નો હોય અને આપણે રહીએ છીએ એમ કહીએ તો કેમનું ચાલે કે છે એનું જોખમ બધું નિરંતર ભય ત્રાસ ઉધિ સુખ પડે નહી મન માં માને એટલું પોતાનો હોમ ડિપાર્ટમેન્ટ હોય નહીં હતી બ્રાહ્મણ વાણીઓ બધું અને હોમ માં આવતા બધા હોમ માં આવતા બધા એક ફોઈ માં આ બધી ઝઘડા ફોન નથી સામાજિક વ્યવસ્થા માટે જે કઈ કર્યું છે આપડે અંદર કરી દીધું જોયું જે સામાજિક વ્યવસ્થા માટે કઈ કર્યું છે એને આપણે અંદર ઉતારી છે. જે મળ્યું એ ખાય છે કોઈ વખત જોવામાં આવે છે ચિંતા વગર નાખે એટલતી જ્ઞાન લીધું કોને કેવાય માં બેસી જાય છે જ્ઞાન લે ફો હોય તો આપડે નામ હોય અમને જ્ઞાન લીધું નથી બનાવ્યું એ ખબર નહી એ ખબર નથી તમને કોણે બનાયા એ ખબર નહી એ ખબર નથી કોણ ચલાવતું મારું ઓટોમેટિક ચાલતું હશે ઓટોમેટિક ચાલતું હશે હે ઓટોમેટિક અહીંયા ગયો તો આ શરીરમાં એ રીઅલાઈઝ થયું નથી એમ કહે છે કે અહીંયા છે પણ એ રીઅલાઈઝ નથી તો એ કહે છે કે એ છે એમ અને કહે છે કે અહીંયા છે પણ રીઅલાઈઝ નથી શરીફની જીદો પડી નથી અહીંયા છે તો ચેતન તત્વ પોતે હરોળ દઉં એમ કહે છે કે રીઅલાઈઝેશન એમ કહે છે કે અહીંયા ચેતન તત્વ છે પણ એ લોકો કેટલા કેટલાક વાત કલ્પિત વાતો બધી સાચી વાત નઈ આપડે થયું જ નથી વાત કાયમ માટે કરેક્ટ હોય અને આ ફેફર છે આગળ ગુરુ મરે ત્યાં કે પુસ્તકો માં ખોલે પુસ્તકો અક્ષર સ્વરૂપ છે એમાં હોતું છે ચેતન ચેતન છે સૂક્ષ્મતમ છે બેન ભેળ પડે એટલે ચેતન ગોટું જ્ઞાની એ ચેતન સ્વરૂપ થઈને બેઠા છે એ તારે ચાલે તારે ભેળ પડી જાય એ રીતે નવરાત્રી સાકર ગરી છે તારે લોક પૂછે સાહેબ ગરી એટલે શું એ કોને શબ્દ ના ઉતરે તારા મોડા પડે તારે ખબર પડે એરે સર ઓડમ અરે મોરામે એક ફરો પડી એટલે ઘરે એ શું સમજી ગયો અરે અરે પત્ની ઘર દીના ખાતા પર ઘરે શું એને કે આલો એ એ અનુના પી લે આ હા આ ઘણા પ્રકાશનું વાણન કર્યા છે 10 વર્ષ તો એ નામ જ નહોણે પણ એક એક કર્મ કર્યું કોણે બીજા બે કોણ છે ખવડાય નો સંઘ ના ચલાય બધા જેની સંઘમાં જોડે બધા માં આવતી હોય ના ખવડાવતું ના આવતી હોય તો બધા ખાઈ પીને ખવડાવી દે કે છોકરા એ તમે ખરું કેશો આ બધાને કવડાય બધા બધું કવડાવા પાસે વાપર્યા બે એક લાખ રૂપિયા હંગરો કર્યા કે જાનવર નઈ છે તે હોય છે એને ઉમર લાગતા એટલે અમુક ટાઈમે મુદ્દત બંધ થઈ જાય છે ગાયો ને આ ભેંસો બઢ્યા ને બધાને પોજરા પણ મૂક્યા નઈ મમ્મી પહોંચ્યા પછી નહીં ચિત્તે વાહણ ની દુકાને વેચવા પહોંચ્યા પી મમ્મી અક્કલ વાળા ખા ને જેટલું તેલ નીકળે તો બધું કાઢી કરે આત્મા હેતુ માટે ચાલુ છે મનુષ્ય આત્મ હેતુ માટે જીવન છે જો આત્મા હેતુ ના બન્યો તો બધું કામ કરગવાને બનાવેલું નથી ને કશું છે નહિ જે ભગવાને બનાવ્યું હોત ને તો એનો અંત આવત કોઈ પણ નવી વસ્તુ બિગીનિંગ થઈ હોય એનો અંત આવ્યો ને આવે બિગીનિંગ થઈ હોય તો અંત આવ્યો ને હા અંત વાળું જગત જ નથી અનાજ અનંત છે આ જગત કોઈ બનાવનાર જાય પાણી થઈ જાય એવી આપડે થઈ ગયું છે ટુ વેયર્સ નવું થાય ઉપર અને થોડુંક વાતાવરણ ઠંડક ભરી તૂટી પડે ઠંડક ના ભરે ના તૂટી પડે એવી રીતે આ બધું જગત છે વિજ્ઞાન નું સ્વરૂપ છે ત્યાં જોઈ લઈશું જઈશું ત્યાં જોઈ લઈશું અને આપડા લોકો ક્યાં અપમાન કરી ચડે બધું આ શું ફૂલ કરી હા હારે બધું નારી ના ગોળા હાથે બાપુ જ બધા હોય સાસવી હોય પછી પછી દેડ ફજે તો દેડ ફજે તો થયા કરે બાપુજી ના કરવા જ મોક્ષ ફરી તમારે ભગવાન બધું પાણી ભગવાન આવશે કે એવું એક જ્ઞાન જ નથી પાપે બંધાવે પુને બંધાવે પરિવાર જ્ઞાન જ નથી આ પરિવાર જ્ઞાન ના પ્રમાણ થી ચાલતા નથી એમની પાસે કુમતી જ્ઞાન છે તેને ફોડામેન્ટ કરનારું એ બધું જ્ઞાન છે એમની પાસે સુ છે પણ સંસાર ઓછો કરવાનું જ્ઞાન એમની પાસે નથી આપણે ત્યાં સંસાર ઓછો કરવાનું જ્ઞાન છે એટલે ગજુ કાપી ગયો હોય તેની ઉપર કેવા માણસો ખરા શું અને કેટલાક માણસો એ કે મારા ઘર નવું કાપી ગયો મારો દોષ હશે એનો શો દોષ એવું કે ના પોઈન્ટમાં તો હમણાં જ ગુણોપણે બધા એ પણ થોડા ઘણા હવા નીકળે પ્રમાણ છે ને અમુક પુનર્જને સમજે છે જે લોકો હું કરતા છું એવું ભાન છે ભલે જ્ઞાન થી પણ ભાન છે ને હું આ કરું છું જોખમદારી મારી છે એમ પણ સમજે स्वरूप स्वरूप प्रकृति में ઉદગલ પરમાણુ છે ક્રિયાવાન છે સક્રિય છે પોતે લોકોએ માનુક મારું ના તેથી ચાલ્યું બધું ગાડવું છે સમજે તો સમજે કાયમી કોઈ લોકડે અંદાજ ને લોકો મેં આરામ કર્યું પ્રેમ કર્યું ચઢાવી દીધો કે ડાક્ટર હતા તે ઇઠ્યોતેર થયા હતા મને કે આખી જિંદગી લોકો દવાઓ કરી બધી જાતના દર્દ કાઢ્યો કે પણ અત્યારે પેશાબ કરવો બે થી પણ થતા કે માડ એક ટીપવું પડે કે ડાક્ટર તમારી શક્તિ કઈ જતી જગત ના મનુષ્યો ટીઓપી એસ છે ટોપ છે ભમેડા છે પ્રકૃતિ ના અધીન છે ત્યાં સુધી ભમેડો છે અને સ્વાધીન થયું પરમાત્મા છે છતાં લખ્યું એને કૃષ્ણ ભગવાને ઓર્નામેન્ટ પાછળ લખ્યું પ્રકૃતિ લખ્યું પ્રકૃતિ પર ચલાવે છે અને ટોપ જરા હરી કરી છે જરા જાગજ સારું વિચાર નું પ્રભાવ સ્થાન ઓરિજિન ઓફ થોટ વિચાર નું પ્રભાવ સ્થાન મન અને મન નું પ્રભાવ ઉદભવ કામ મન નો ફાધર કોણ અભિપ્રાય ઓપિનિયન ઈઝ થી ફાધર મન કોઈ ભગવાન જે કોઈ આપેલું નથી આપ્યું એને કોને આપ્યું ભગવાન ના મન તો ઉભું કર્યું છે તમે ઓપિનિયન આપીને ઓપિનિયન બંધ થઈ જાય મન બંધ થઈ જાય બીજું પણ આપે બુદ્ધિ ના અહંકાર બે દેગા જનવિ અહંકાર છે તે બુદ્ધિ ના કયા પ્રમાચારે છે બધું એનાથી મન ઉભું થાય ખાવા થી મન નહી થતું ખાવા પીવા ભોગવાથી મન થતું અભિપ્રાય થી મન થતું અભિપ્રાય આપે કે તરત જ ભાવમન બંધાઈ જાય અભિપ્રાય આપે ભાવમન બંધાઈ જાય તો એના બેત્રા દે મનસ પણ પર બહાર કાઢે એટલે પડે મન એ ગ્રંથિયો નું બનેલું છે અને ગ્રંથિયો દરેક ગ્રંથિ જુદા જુદા વિચાર હોય છે મનમાં અનેક ગ્રંથિયો પડેલી છે અનેક ના પડે દરેક ગ્રંથિ વાર જુદા જુદા વિચાર એ ગ્રંથિ માં બે વિચાર ના હોય એક જ વિચાર જયારે એ ફૂટે એક જ દસ ના ચાલ્યા કરે તમને કાંતિભાઈ કાંતિ પૂછીએ કે ના સંસ્કાર નથી હા એ મન નથી સાહેબ કે અને મુસલમાન ને એ ગોંટ વહેલી હોય વધારે કોઈ મરાઠો હોય કે બીજી નાતો હોય ગોઠ્યો પડેલી નથી તો અભિપ્રાય નથી આપ્યો અભિપ્રાય નથી આપ્યો ખાવતો અભિપ્રાય આપ હું શું કેવા માંગુ છું આગળ વધન કેવાનું आओ तो अभिप्राय नहीं आता तो तो है ना कपाये वर्गो आपने जगह कह सारी जगह हा जगह बहुत सरस बाकी लाख मिल ते फरो वर्गे ચાર ભાઈ સારા સમાજ સંસ્કારી માણસ બ્રાહ્મણ પટેલો છોકરા બીજા થોડે જાય હોટલ માં જાય નહીં ભાવ કર્યો હોય તો ભાવ કરી મને ભૂ કર્યું હોય તો મન નઈ ભાઈ છતાં બહુ જાય ને એટલે પછી બધા વાતો કરે જ્ઞાન ની શરીર ની મજબૂતી થાય છે તે આ ભોમર નહી ખવાય પણ આવતી બઉ બીજ ને અને ગ્વાજ પાડી ગ્રંથિ ઉભી કરી આવતા ખાતા શીખવાનો એટલે તમે છો બધું જે છો કોઈ ભગવાન નો માર્ગ ગાડ્યો નથી ભગવાન તો પ્રકાશે શું ભગવાન કરતા નથી કોઈ જીવને દુઃખ પ્રત્યક્ષ દુઃખ ન થાય એ एवं रीते ते खाओ पीओ मजा करो प्रत्यक्ष जीव खाओ तो प्रत्यक्ष दुख थत नहीं परोक्ष वेदन थे परोक्ष वेदन थे तो थे સો ટકા માણસ ગમે તે રસ્તે સો ટકા હે પૂન ના કમાયો હોય પચીસ ટકા પાપ ના કમાયો હોય સો ટકા પૂર હોય તેમાંથી ઘઉ બાજરી ચોખા લાલ વટાડા બધું ખાધું ત્યાં દસ ટકા જતા રેસ ટકા જીવો ને ખાધા બધું એમનું ઉર્ધીકરણ થાય એમનું ઉદ્ધિકરણ થાય વૃદ્ધિકરણ નો નિયમ આ છે મનુષ્યો ખાય તો જ ઉદ્ધિકરણ થાય ભગવાન શું કહ્યું કે જેને મોક્ષે જવું હોય તેને આ બધું ખાવું નહિ જયારે પ્રત્યક્ષ દુખ થાય એ જીવો ખાવા